શ્રાવક શબ્દ વપરાય છે આ જૈન નું શ્રવણ કરે એ બધા શ્રાપ એટલે જીનનું જીન એટલે આત્મજ્ઞાની અને આત્મજ્ઞાની જે શ્રવણ કરે એ બધા અમને જીત કેશ્વર કે છે એટલે આપડા અમારામાં જે છે શ્રવણ મનન અને નિધિ એમાં શ્રવણ શ્રવણ એટલે એવું આ શ્રવણ એટલે તમારી પાસે સાંભળ્યું પછી બસ સાંભળવાનું ખાલી એવું આ શ્રવણ એટલે જેમ તમારી પાસે થી બસ એટલું જ ખાલી સાંભળવાનું સાંભળ્યુંબળ્યું નથી એ ધન્ય થઈ એ ધન્ય થઈને એ સુધા તો જીત પાસે સાંભળી પાસે એક કલા થઈ સાહેબ જીવ થાય સમય થયા મામલા થઈને સમૂહ જમાણ કરે અને નૌકાર થી કહેતા અને એમાં પેલા મોટા ભાગે શીરા નું જમણ વધારતું હોય એ બધા રહે છે મારી સ્કૂલ તો બાબા બાબા યાદ એમ બતાને કેમાં કેટલા સજન તેરાય છે તમારા જીરો કે કોઈ બલતું નથી એટલે કે લા હોય પેહી જાય લીલાલ કાસે લોકો આવબર ગો કે લા કે તમારે રો કાયાતો છે તીર દે પારા પર છે સરતે છે એ લોકો ખબા ન આ આ તો અમુક મારે ક્યાં છે કે ધન કાઢો છે ચાર પાંચ લાખ થયા આપી દે લાગશે આ શીરા હાથે નાક ભેગી હતી ને તો વૈષ્ણવ શા માટે ભોગો ભગવાન ની કરતા આપણે ઉભા માણે ભાઈ ગઈ પામે લોકો ખોટું કરતા જશે નહી આ ઉભાઈ કહેવાય ના ઉપર નહીં વાતો નથી એનો દર લાગે એનો એનો દર ઓછો છે તારે ભોગવા પડશે ઓછો દર છે ભગવાન ભગવાન એ તો ભગવાન ઉપર કરતા છે વાર્ષિકતા શું છે બહાર પડી ગયું છે આ રીના થઈ ગયા છે અને પાછા હા એ કહે છે તેનો ગોઠ નીકળી દેગીઓ ને દસ લાખ અહીંથી ગાડી લઈ ગયો ભાઈ કાર લઈ ગયો છોકરા વસા લઈ જ તમારે મારું ખોટું દેખાતો આજે માણસ અવાર હું ઉઠો તો અત્યારે લોક માં જ હોય અરે રાત્રે હું જાય તો અમુક લોકમાં એક ચાલ વાત ની બહાર ના નીકળે એનો લોક ની બહાર ના નીકળે એનું નામ રોક્યું તો માનવ લોક છે માનના લોકો માનવ લોક તો અચર ના ભરે તે ડાખરો ડાંગ પરે સુડો હે મોડ ગમ જ ટૂટી જાય મોડ ગમ જ ટૂટી જાય મોડ ગમ જ ટૂટી જાય તો ગાડો લોક હતા તારીખ બાવીસ આઠ ત્યાં મહાત્મા રસીદભાઈ પટેલ ખતીપુર બરોડા રાત્રે ના છુટકાર કેવું છે બે સત્સંગી છે સત્સંગ નો રંગ લાગેલો છે કેવું રંગ રંગ લાગેલો જેને એ રંગ ગમે છે નિરંતર સત્સંગ રહે છે હા માનસિક તો બઉ વખત લગભગ માનસિક સત્સંગ હા માનસિક મજતરે રાખદેશ થાય બધું ક દેખાતી ઈચ્છા આવે વધુ કમાતો ઓછા જીરસ્કાર આ કમારી આખો લગર ચાલુ થાય આ કમારી આખો લગ લઈ લેવા દે એ વખતે લેવા દાયા દાદા પેલા તો આવા બધા સ્ટેશનો આવતા હતા સ્ટેશન આવતા મુસાફરી ચા પીવા માટે તારે અમે સાધારણ વકીલો બધા નીશો કરે એવા એક જનો નિશો છે એ થોડુંક કરે ચાર પેસ ચાર કોટા હું બેઠો નથી અને તોલ કર્યા જ કરે હું આવું કરતો હતો કોર્ટા વગર તોલ કરે બોલા પોઈન્ટ ડિગ્રી વધતી જ જાય કેનાર ના મળે વધારે ચકોર કરનાર કોઈ મળેર કરનાર તમને કોઈ ભણવાર મળ્યો કોઈ નઈ હું કઈ ઘરમાં હું કુસેમ ત્યાં આ સત થઈ ગયો હાર આવે જોઈએ નઈ કેટલી માંગ્યો મજબૂત કર્યું એટલું જ કામ કર્યું મજબૂત કર્યું દાદા માં પોતા પણ પોતા પણ ઢીલું હોય ઢીલું હોય આ તો મજબૂત આ તો બઉ અને આપે કીધું બેઠું હવે કે ઉપાદાન વધુ હોય તો તેમાં હું જો બાજુ ચાલે છે અને તે પાસે બીજા લોકો દયા ખાય છે આ બીજા દયા ખાય છે હા કરુણા કરુણા મારે કુણા કે અમારી ભૂલ ના પડે પોતાની ભૂલ ના દેખાય પોતાની પ્રભાવ દેવું વાક્ય યાદ રાખે તો કલ્યાણ સાહેબ ઇઠા નહીં નીચો તો તરીયે કોણ ઉપાય સારા જોવે છે ખાધા નથી કરવાનો માર્ગ જ ક્યાં રાગદેશ થાય નહી બીજું બધું કઈ દેવા દેવા નથી બીજી ક્રિયાઓ તો ખનિક વાળા કેમ બંધ કરે છે ત્યાં ક્રિયાઓ છે માટે રાક્ષ ક્રિયાઓ છે અને અહીં તો થતો જ નહી રાગદેશ એવું કહીએ મળે એવું પડે બઉ સરસ લાગે हरसिक भाई पटेलोर बड़ा सवारी कम्पलसरी करे उठो आठ करे मुका नहीं लाउल स्पीकर मुझे ને? લોકો આડા થવાનો સ્વભાવ છે જલ્દી ઉઠી જાવી આપડા લોકો સમજે ઊંઘ તમે આવી જવાની વસ્તુ છે ઊંઘ એની મેળે આવે છે પ્રયત્ન થી દૂર જાય છે ઊંઘ એની મેળે આવે છે પ્રયત્ન થી દૂર જાય છે તો દૂર જાય કેટલાક લોકો ના એટલે આવું બોલાવા માટે આપડે બોલાવવું પડે ના વેલું બધું કસો જરા ના ઉઠું પડે નહી તો એવું બોલે આડું પડે બધું આડ જ છે ભાઈ નહીં ગમ આડસભાવ હોય થોડો માણસો દેખાયું બોલાય ને ચા પીતા મારે દુકાન આપવું હોય તો મન ના રહે એકાગ્રતા રહેતી જ મને આ ગમે છે રાત્રે બે ત્રણ વખત જઈ આવે બે ત્રણ વખત આટા પાર આવે હા ની ની ની ન હાથી દુનિયા ચાલતી નથી વડું એ ના હોય વડું ચાલે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 આવે તો મે બે કોઈ વિધી બાકી બે પ્રતિક્રિયા કરતા હોય એકને એકને દોસ્ત બંધાય એકને બિલકુલ ના બંધાતો હોય હા એકને બંધાતો હોય દોષ અને એક દોસ્ત થી છૂટો થતો એ જ ક્રિયા ક્રિયા એક પાર થી પામ આ બાજુ ની પાટલી પર રેલવે ની હા ડબ્બાની પાટલી પર એક માણસ ધીમે ધીમે કસેડી ખસેડી જગા પહોળી કરતો જાય અને હમી બાજુ ની પાટી પર પોળી કરતો હોમી બાજુ ની પાટી પર આપડો જ્ઞાની મહાત્મા છે પણ પોળી કરવા ને જે પેલો માલ ભરેલો છે કેવું પડે એવું મનમાં મનમાં હે ઉતા અને પેલો અજડું જાતે એમ ક્રિયા ક્રિયા દેવું પેલો આ ક્રિયા છૂટે છે અને પેલો આ ક્રિયા પણ જાય એટલે દાદા મિથ્યાત્વ મિથ્યાત્વ દ્રષ્ટિ જે હોય તે બાંધે અને તમને દ્રષ્ટિ હોય તે દેહ જે કરે છે એને જોખમદારી એ નથી આપડી આજ્ઞા પર રહે તો આજ્ઞા પછી આજ્ઞા પડાય ના પડાય નિશ્ચય કરો પછી થી તમે બધું પાછા સંભાળી દો ના પડાય તો જોતા રહો નિશ્ચય ફરી ફરી કરતા રહો નિશ્ચય એટલે નિશ્ચય તમારો પોતા નિશ્ચય કરો બેન કે છે કે પતાય નહિ માલુમત નથી કે અમે કોણ છીએ બેન કે છે કે માલુમત નથી કોણ છીએ હું એમાં ખબર પડશે જરૂર ચલા ગયા છે ને સાન્ટ હાઈટ નહી મેં બોલા તો હાઈટ લાઇ સબ નહી હોતી હોય સો ફોલને લગા કે મેં બોલ્યા કે આપડે બોલતો હમકુ પહેલા બોલને લાગે કે ઉપર હૈપર બાપી નહીં હે ઉપર ખાલી આકાશ હમ દેખ કે આયા સબળો દેખ કે આયા કોઈ દીકત નહીં પૂછના લીધો એડ્રેસ ઓફ ગોડ ઓનલી વન એડ્રેસ ધર ધર નોટ ટુ એડ્રેસ ઓનલી વન એડ્રેસ ગોડ ઇઝ ઇન એવરી ક્રિટર વેધર વિઝીબલ ઓર ઇનવિઝીબલ ગોડ ઇઝ ઇન એવરી ક્રિટર વેધર વિઝીબલ બહુ સે આજે દિખાતા નહીં દુર્વી દીખાતા નહીં અંદર રહ્યા હૈ ભાન સબ કે અંદર હૈકી અંદર નોટ ઇન ક્રિએશન વર્ડ ઇઝ નોટ ઇન ક્રિશન મેન ક્રિશન નેચર ક્રિએશન મટી મકાન તંભા મે પંખામાં નહીં તંતુ ક્યાં બોલતા હે એ લકડે કાંબામાં ભગવાન હે ઇર ક્યાં લકડી ક્યાસી જાયગાડી તો હોય નજરેટન તો કોઈ અચ્છા કામ કરતા કોઈ ખરાબ કયો કરતા બધામાં ભગવાન છે તો પછી કોઈ સારું કામ કરે છે કોઈ ખરાબ કામ કરે છે ભગવાન કા તો જિમ્મેદારી નહીં હે ભગવાન ક્યાં કરતા પ્રકાશ દેગા ક્યાં દેગા પ્રકાશ પ્રકાર જો તમારા not my your whole whole and soul Light, light hai, ko deta hai, light, ko deta hai. <coughs> light se ja, jata hai, ka, gaya, light, se jata, ka, aega, chale, chale, chale. light hai hai. se se નોટ માઇ રિસ્પોન્સિબિલિટી ફોરિટી chale લાઇટ લેતા લાઈટ ઓરતા chal છે ભગવાન દુસરા બોલતા તમ ઠીક લગે તક આ મજા કરો નહી ઠીક લગે તો હમ પ્રાર્થના કરોરી પાસે આ જાઓ પસંદ હોય પસંદ હૈ બહુ પસંદ એ નહીં ગરીબ ગરીબ કુત હા નહીં ચિંતા એ ખરો જવાબ મળે આ કદાચ હજુ થોડો ઓછો જવાબ મળે ખરો જવાબ મળે જવાબ મળે ત્યાંથી ખરો જવાબ મળે નિષ્પક્ષ બહુ કબ અપમાન કરતા બહુ કોઈ આદમી અપમાન કરે તો બહુ નહીં બહુ કરે કિત ચારિત થોડા હે લે છે સમજદાર છીએ નહીં રાટો જો પાઇ તો તોલ દે પજલ ઓ પજલ હે એટલે સબ બજરી આખા દિન હોતા હે કે મેનેજર સાહેબને સબ ખરાબ કરી દિયા તો પજલ હોતા મેનેજર કે હે હોતા હે કે પજલ ઓર બેન kuch bolti hai to pajal hota hai nahi kar hota to kol kacha karta hai nai, એટલે કભી પધન ના હોય બાર ની ગુજરાત ઠીક કરે પણ આદમી પોતે જાતે તો બરોબર કરે પણ પછી આમ તો ઠીક કરે છે પણ પજલ પાછળથી થાય છે હા દેખો ને ક્યાં નામ યોગેન્દ્ર યોગેન્દ્ર યોગેન્દ્ર યોગેન્દ્ર ખડા આપને સુના પદલ હોય ક્યાં કદર હોય આપનેદર હોતા પદલ એક તરફ સોલ હો સાસુ સંબલ હોય બરાબા સંતિન હેજો એક જ્ઞાન પુરુષ અકેલા બોલા મનીપુર હિન્દુસ્તાન મેન્ટી થોનસા છે મુશ્કેલ છે પૂછને કા આપી હૈ આપી પાસ બોલે હમ બહુ ખુશી હે તો આપણે સમજ જા કર કે જ્ઞાન નહીં જ્ઞાન હૈ બુદ્ધિ નહીતા એક નહીં હમરે પાસ બુદ્ધિ નહીં બુિ લિમિટેડ લિમિટેડ હોય કોઈ હોય લિમિટેડિમિટેડ બુદ્ધિલ હોય અનઇમોશનલ હોય ઇમોશનલ બુદ્ધિલ કરાતીમોટલ મેં કોઈ ઇમોશનલ હોય ક્યાં હોતી હજારો ધન કાતા મલસા માલુમ નહી ને ચિંતા નહીં આપણી તરફ થી ઇમોશનલ નહીં ઇમોશનલ વાળા આદમી બોલે કે તું એ બોલ્યાલ બોલે મોજન દુસરા આદમી આપી સમજ બહાર પઝ हम देख के बोलता है पदर हो रहे है फिर क्या हो गया हम भी देखता है भी, अभी देखता है वो पुस्तक की बात नहीं है हम देख के बोलता है और आपका आत्मा कबूल करे ऐसी बात है हरेक का आत्मा कबूल तो साइंटिस्ट का आत्मा ने कबूल किया फिर एक बात नहीं कबूल किया न बोला आपके आप साथ कौन बात करता है कहीं बोलने लगा दादा भगवान તો મેં બોલ દાયા દાદા ભગવાન કરતા હૈ તો ચાલે તો એ કરતા હજાર કિંમત દાદા ભગવાન નહી બોલતા રેફર હૈરિજનલ હા એ નહીં ઓરિજનલ નહીં અંદરિજનલિસ્ટ આ સમજમાં આયાન ડેવલપ છે ને દુનિયા હો ગઈ છે ભગવાન ખાલી દેખતા હેતા પરમાનંદ ચાર વેદ હે તો ચાર વેદ ક્યાં બોલ રહે બોલતા ક્યા બોલતા આત્મા આત્મા નહીં તો આત્મા કલાસ મિલે ગો ટુ જ્ઞાન શબ્દ હૈલ હૈલ મેં દુશ્મ રહેતાની પાસે ખુદ કોણ હૈ તલાશ કર પ્રગટ થયો હવે આવરણ હોય તો પ્રગટ ચીત થાય છે પણ અમારી વાણી આવરણ ભેદક હોય છે પોતે કબું કઉ છું મારી વાત દરેક માણસે આત્મા એ તો કબું આત્મા હશે કબૂલ કર્યા વગર રહેશે એની મન આ કબું કરે મન મન કમું કરે એ મન નો આનંદ થાય ત્યાં મન આનંદ થાય અને મન નો આનંદ તો બહુ ફેલાય ને તો મૃતી માં આવી જાય મૃતિ માં આવી જાય મન ની મસ્તી એટલે બહુ ખુશ થઈ જાય મસ્તી માં આવે છે ભલે આ ઘડી રાત્રે ઉતરી જાય છે હું આ ખુદા ખુદા